ભગવાને આ દુનિયા બનાવી કેવાય બનતો બધા અને પેલું લૌકિક તો ના છોકરા ભગવાન બનાવીને બરોબર રહસ્ય ના હોય સાચી વાત ના હોય લૌકિક વાત પણ અલૌકિક જયારે જાણે ત્યારે નિવેડો આવે નહિ તો નિવેડો આવે જ્ઞાની સિવાય જ્ઞાની સિવાય લોકિક ની બહાર કોઈ નીકળી શકે નહિ પછી લોક ની જ ગા ગા ગા કરે એની એજ વાતો એનું એજ રામાયણ એનું એ મહાભારત એનું એ તોફાની એનું એ જ ગા ગા કરે એમાં પછી શુક્રવાર વારે અને ના ખવાય જઈ આપણા સ્વામી ના હિસાબે ના ખાતા બીજું જય શાસન બીજું શું નહીં શાસન ની જય સાધન ની વિરુદ્ધ માં શું આવે ના પાડતા હોય તો તમને દબાણ નઈ પાડતા હોય સ્વચ્છતા સ્વચ્છતા પણ વિચાર ના આવ કામ કેમ નથી અપમાન ના મોટ બિકુલ નઈ આવે મન ઉપર નહી લાવવાનું મારે મન પર મારે નહીં લાવવાનું મન પર નહીં લાવવાથી થત નહીં ને મન ઉપર લાવીએ કે ના લાવીએ અડે જ નહીં એવું જોઈએ અપમાન અડે જ નહીં એ નાખે નઈ તો એ અપમાન કરતા ભાઈ તો નથી પણ અડે એટલા કડ એવું મને કહો તમે હોય તારે તારે તમને ખબર આ નઈ લાગે પડી ગયું છે નહીં અહી તો ડીએ ચક્ષું આપીએ છીએ તમે શું કરશો વાળા શું કરવાના મને કંટાળવું એટલે વાપ મારવા માટે શું ના બોલે બરોબર હૃદય સારું ચોખું લાભ પામી ગયા બાજુ કાલે નહી તે પગડી ગયું બરો આપડે જમાવીએ ને ધોલ મારતો ન્યાય કેવાય લોકો શીજ માને પાસે રસોઈ બનાવે છે એ તો જણ સવાસો રૂપિયા માગે પણ ભાઈ કામ કરનાર કે છે એ હવા માગે હું હવા માંગુ કે મારું જ્ઞાન કરાતા અરે હું તો જાણું છું કે આ જે થઈ રહ્યો છે એ જ ન્યાય એ જ ન્યાય થઈ રહ્યો છે તે જ ન્યાય ખોરાક ન્યાય ખોરાક ન્યાય આવું આ ભાઈ હવે અમારે છે ન્યાય ખોલવા ગયેલા ને ને ને તે બધા એને પતરે પતરે લઈ ગયેલા ન્યાય થાય વધારે હા ખા મારી શોધ કરે ભોગવ્યા ની ભૂલ ખરેશ નહીં અથડામણ માં આવી ગૂંથડી તેવી રીતે જ ઉકલે પાછું અન્યાયપૂર્વક ગુથડી ત્યાં કરીને ન્યાયપૂર્વક તું ઉકેલવા જો નવડા થી ગુણેલું નવડા થી ભાગે તો જ એ મૂળ જગ્યા પર આવે કઈ ના થાય ને ને આ કર્મ ના આધાર આપ્યો અને હું નથી કરતો તો કર્મ પણ એનો તેથી કર્મ બંધાય જ્યાં નથી પોતે કરતો ત્યાં પોતે કરું છું એવો આરોપ કરવાથી કર્મ બંધાય આરોપ કીધી કરવો આપણે કાલે જો ફરી આવે તો એટલે ત્યાં પાંચ વાગે આવી જાય ને હાડાપણ થઈ શરૂ કરીશું એટલે આ બે જાવ નઈ તો હવે તમે એને भारत ना थे थे थे भी जो था था तो पे खराबा ज्ञान करता है मैं कान बनया શિર અંદાજ છે ના શિરીષ અહીંયા જ છે જીવતા ભગવાન નું એટલે ભગવાન આ તો બધા ને ફળ જ આપે તરફ આપે કે મેં એ માં પૂછી લેને ગઈ લે માટે બોલાવ છે જે આવી હ હા બલાય રાજી પછી તે જાય તારીખ 10 3 84 ધાત્મા બાઉ વૈ વકીલને ત્યાં બરોડા સાન બોલ નથી ગપ્પો નથી સાચી છે આયેને કોમ ના લે પૂછી છે ઠીક બેસાયા દેવ પ્રભુ ને પ્રાપ્ત કરવાની એટલે આત્મા ને સમજવાની ઘણી ઘણી ઉત્કંઠા હોય છતાં કયા પ્રકારનું અવરોધન ખોરાક મુખ્ય કારણ સમજવાને માટે ઘણી જરૂર વાત છે એમ કે આપણને પ્રભુ ને પોતાના આત્મા ને ઓળખવાની ખુબ ઉત્કંઠા હોય છતાં પણ એવું કયું કારણ છે કે જેનાથી એ ભમા કરી ની એના જેવું છે ભૂલી જુદા ગયા હતા ભૂલી નથી ગયા ગયું પણ એનું મુખ્ય કારણ કે આજે જે કયા પ્રકાર નો ખોરાક કેવો સાત્વિક ખોરાક કયો ખોરાક પાણી પડ્યો છો અને ખાતર નાખો છો અને પછી ભગવાન ની પાસે પડ્યા છો ભગવાન તો સીધો નથી મારા કે હિન્દુ આ દુનિયામાં કોઈ પણ માણસ ક્રોધ ને નહીં જમાડતો એવો નહીં વખતે હિન્દુ સરસ જમાયા કર્યા નહીં વિવે આવું કોઈ પ્રકાર નું જ્ઞાન કે સત્સંગ હતા નહીં તો નથી ઝડપ કોઈ ઘરેલો નહીં આ બધા આસમા ક્યાં જ વાતો કરે કે મને મળ્યો મને મજો ક્યો ને ભરે ભગવાન થી કયો બને છે ધ્રુવ ને મળેલા છે આ ધ્રુવ ને મળ્યા પ્રસાદ ને મળ્યા પ્રહલા કઈ ગયા નથી આમ કરતા કરતા ઘણો કાર થયો પણ નિવેડો આવ્યો નહિ નથી મેહ શું કહ્યું આમ કરતા કરતા ઘણો કાર થયો સાધના તરત છે સાધનાઓ ભક્તિ કરી લાગ કેટલા આવતા ભગ થાય નીકળે નીકળે એ માપ જોવા નહીં એના પછી માપ ઘડી ને હું એક માપુ એ તું ત્યાં છે આમ કર્યું આમ કરું છું કે આ કેમ જાગતું નથી ભગવાન ભગવાન આનંદ છે કેવું હવે કયું ખરે ખર મારે બધો વાત છે આ મીઠો કઈ ને મીઠો લાગે બાંધી સુધ વિસારી પણ મને અકરા મણ બંધનમા મન ગામાં તું નથી રે ભુવન આવું સમજા થયું સમજ્યા સમજ્યા સમજ્યા છે લંગર ઓછું થવું જોઈએ કેવી રીતે છૂટા ના પંદર બંધર્યા મંદિર હા છૂટવાના બદલે આ તો બંધન કરતા થયું ખરેખર તમે શું કે હું પંચમ ગઈ છું ખરેખર પ્રગટ નિરંતર રહે છે પ્રગટ ને એના ભાઈ રસમા થઈ ગયા તો અને કઈ રીતે પ્રગટ થયા પ્રગટ રહેગ રહ્યા કરશે પ્રગટ થયા છે માયા વંદન કેવું હોય છે આ સંસારમાં છોકરો થતીજો થવું પલનો છે ના પલ નો પસતા છે પરિણામ પસ્તાય છે ના પર લક્કડ ના લાડુ છે એટલે લાડુ લક્કડ ના એટલે ભજન કે જે આત્માના ખોરાક નો મતલબ આ ખોરાક તો ખાઈ ખાઈ ને આવી ગયો અને આ જીવના સ્વાદ કોઈ ધારો ગયા નહી અને કયા પ્રકાર જોઈએ ના આ બધાથી ઉડતું એ તો વધારે એવો જે વાત છે દારો જાય એમ કોઈ દારો એમ નથી કારણ નથીલન જોડે છે પુરણ ગલન જોડે વેપાર મળ્યા છે પુરણ ગલન પુરણ ગલન જોડે તમે વેપાર મળ્યો છે પુરણ ગુ પુરણ ગલન પુરાણ ગલન ભરાય ના કશું જોઈએ વેપાર કર્યો આજે ગ્રમ કરવું પડે છે ને છે ભાઈ સ્વચ્છતા ના રાખે તો રોગ થાય ને ના રાખે રોગ થાય છે આ પેટ ના માટે નથી એટલે ભૂખે રહેવાતું નથી એટલે હવા ના પૂખ લાગેલા પાય માં સરખાવ્યો જોઈએ પેલી પોતાની જ્ઞાન કોણ છું એ ભાન નહીં એ ભાન થાય એટલે માયા ગાય કે જરૂરિયાત નથી છતાં એની જરૂરિયાત માની એને વર્ગીને દુઃખ પામીયે છીએ આટલી સમજ હોવા છતાં એ દુઃખ માંથી મુક્ત થવાની જિજ્ઞાસા થતી નથી અને પછી નાશ પામે છે ક્ષણિક સુખ મળ્યું અને પછી નાશ પામે છે આવી ભ્રાંતિ એને હોય છે છતાં એને વર્ગી રહે છે અને એ બધું તમે ગમેશ ના નિર્ણય કહોક સુ ડુક દે એ સદધારના છે એ એ શ્રદ્ધા થાય કે રે એ ધંધા થઈ જાય તેના આધા તો શરીમાં દુખ લાગે છે તમને હે કોઈ ધંધાનો ના થાય તો ડાળોવાળી ભાઈ શ્રદ્ધા તો છે શ્રદ્ધા યદી ઈ ઈદર હું રૂટ કોટ છે એટલે જો એક વાત છે તોરી પૂજા કરવા સસ શ્રદ્ધા થાય ક્યારે સત્સંગ થી શ્રદ્ધા થાય એવો મહાન પુરુષ મહાન મહાન પુરુષ નો સત્સંગ થાય તો આ પ્રકારની ના એનું કારણ શું ના થતો અસલ શોધી પાટીદાર છે અસલ શોધીતળા પાટીદાર છે આવું ખાઈ અને હંમેશા ઉમરું ઝાડ હોય એને સિંચન તો જોઈએ ને સિંચન વગર પાણી પાયા વગર કોઈ પણ ઝાડ ને નાનું હોય અને જ્યાં સુધી એક ઉમરું હોય ત્યાં સુધી એટલે મને ના મળે તો થોડા દાડા માં કરાય ના પામે તમે જે કીધું એના ખાલી નથી બેઠે હોય અને પછી રસ્તા પોલીસ આવ્યો આપે નઈ એને પછી ઉઠી જાય પોલીસ છોકરા મારે મને ના ઉઠે ના કોઈ મારે કહેવાય નહીં પડે ને એ સજા ઉઠે એટલે એને સુકા તો સાચી વસ્તુ છે આત્મા ની શ્રદ્ધા દેહતી મારો કઈ ખાતો નથી અનુભવ માં આવતો નથી બીજા કોઈ લક્ષણ દેખાતો નથી હવે આપડે આ સ્ત્રીઓ રસોઈ કરે છે ને વગર હરગાય તપેલી માં પાણી ભરી અને દાળ ને ચોખા બધું નાખે છે તો ખીચડી થાય ખરી એમ એને તારે એની તરે તાપ બરોબર એની તરે તાપ બરોબર હોય થોડો હોય તો દાદા થાય અને વધારે બરોબર જોઈએ એવો થાય તારે ખાવા લાયક બને જન્મ ધન્વંતર નો દીખુકો પડેલો કોણ છે જો એને તો બી બોલે મારી તો શક્તિનિધિ બોલે છે એ કહે છે મારી શક્તિ નથી પણ અંદર બેઠેલો તો બિરાજ એ બોલે છે જાતમ સુંદમ વૃદ્ધો આથી કહીતો આશાપિંડ અંદર નો રો બોલો અંદર નો રહેલો બોલે છે કે છે તો કબ્રસ્તાન માં કબ્રસ્તાન માં લઈ જવાનું આ કોઈ કોને એ તો મેં કહ્યું ને કે અંદર તો જન્મ જન્માર નો વિખુટો પડેલો બોલે છે વિખુટા પડી ગયો એને ભૂલી ગયો તારે જ આદ કરે છે ને પ્રભુ ની ભૂલ કે વિખુટા ભરના ની ભૂલજી ભૂલ એને બાપ ભૂલ કે બાપ વાગર ને રાખીને જોડે જોડે કેમ નહીં કરો છો બાપ ને અને અંદર થી રહ્યા કેમ એને પહેરવાની ઈચ્છા થાય લાવવા છે તો પહેરવાની ઈચ્છા થાય છે એક દારો અનો વાજ્યો પેલા ઘૂંટડા ઉતરે પછી કઈ અસર ના થાય તો નીલકંઠ તમે કો તૈયાર છીએ તમે કોઈ તૈયાર છીએ તૈયાર એટલે હું છું ભાઈ માં બીજાની વાત નથી કરતો કઈ રીતે થાય છે એટલે જતી રહેશે પછી આપડે ઉભા અને ગરી લાગી તો ખાધી એ નીકળે ને ના નીકળે ભૂખ ના પાડી કેવી લાગ્યો ને કૈસા ગરી લાગે તો આત્મા ને કઈ થતું સત્યાભાસ નથી હોતો ખાલી આભાસ ને રા ખાલી વખતે મારું સ્વરૂપ નહીં એટલે શું આભાસ થાય કે મારું સ્વરૂપ પણ એની કઈ દવા નહીં દવા હશે કોઈ પણ રોગ થયો તો ડોક્ટર ની પાસે જઈએ પણ ડોક્ટર ની પાસે મહિનો દવા કરી અને ના રોગ મચો તો બીજા ડોક્ટર તો હું તો આ રોગ શરીર ના રોગ ના માટે આ ડોક્ટર હોજો અને આ ભાવ રોગ ના માટે જ્યાં તમારા જેવા ડોક્ટર ને અમે હોજીએ છીએ એની દવા તો કઈક બતાવો શું કરે ઘણા ગોતા વા છે ના કરવા ગયા અને વાતાવરણ વાતો એટલે આવડે લઈ ગયા આત્મા ની વાત તો હોય ને એ અધ્યાત્મ ના અધ્યાત્મ ની સીમા લઈ પડ્યા અધ્યાત્મ હોય છે કે નહીં અર્થ જ આત્માધ્યાત્મક શું થાય લોક ને જે દેશ રીંગડા હોય તે આવ્યા તિલકવાનું કહ્યું નઈ એક પ્યાલો પી ગયા દોઢ પ્યાલો કલર આપ્યો પાછો પી ગયા હોય તો માધેજી થઈ જાય ને અગાઉ આપ્યું હોત આશીર્વાદ આપીને નથી પીધું એટલે મેં એટલે વાંચ્યું એટલે કઈક મને વ્યવહાર એ ન્યાય નહી ને ભોગવે એની ભૂલ એના ઉપર પછી મેં આખી રાત કઈક મનન કર્યું બીજું વાત કે ભોગવે એની ભૂલ અને વ્યવહાર ન્યાય નહી કરવું નહી ન્યાયવા નહીં વ્યવહાર માં ન્યાય ભરવાથી આ બધી કોટો ઉભી રહી છે અને આ બે જ એક આખા પ્રસાર પામે બેનું હવા બાર નીકળતા ને મટર ભાઈ એમની જોડે જોડે હું પંદર દિવસ સુધી ફર્યો સાધુ તારે મની કેવી તે જો અને પછી કાપ્યા પછી કેવી લાગે છે તે જોવું કેરી એક વખત ન્યાય કરી નહી આપતી કેરી આપતો આપી કેમ નહીં બાર રૂપિયા ડઝન ની લાવી મીઠી ના નીકળે તને પણ બાર રૂપિયા ડઝન ની જોઈ જોઈને લઈએ મીઠી ના નીકળે બદલી જ વાળી આવું બદલાય ના બદલાય એ કેરી નો સ્વાદ કયા પ્રકારની કેરી કેવી મીઠી ને સ્વાદ છે એ જે હોય અને એ કેરી તમને બજાર માં કે આ મેં કેરી સાખી છે ને એનો સ્વાદ આવો છે ને એના જેવી બીજી કેરી મેં હજુ સુધી કોઈ જોઈ નથી અને મેં એ જગ્યા અમુક જગ્યાએ મને છે ખાવ ને ખાવ બીજે સમજે સાથ જુદો હોય તે તમને ખબર પડે નહીં પ્લાન ટાઈમ સૂક્ષ્મતા નહી એટલે પરીક્ષા નહીં બધું જે પહેલી વૃત્તિ બનાવે ને એ શ્વાસ જુદો બીજી નો જુદો ત્રીજી નો જુદો બધા નો જુદો હા એમાં કેરીઓ આ બાજુ તપી ને બરોબર તૈયાર થાય કેરીઓ કાચી ઘેર લાઈએ છીએ અરે કેરીયા તારા ને અરાડી લાવો પણ 400 રૂપિયા બગાડ કરે ગેર બસ ઓકે કંદીનાયે દુકાનદાર કેરી વાયા આપવા દેને કે ગડ મોરે એટલે માં કેરી વાવું જોરે તું તો કાલ ડાક્ટર તો દે કેરી મારું કે વાર ગઈ થોડી આયા કરતે એટલે બસ થોડી આને ના કર સુ સુ કવે એ એમ કે નાના દાખલા થી લગ્ન કેમ થાય છે એ જ નથી ખબર ને આપડે ચૌદ માં જને લઈ ગયા હાથી નીકળી એટલે